પ્રજા સ્વા પુત્રવત પાલ્યા ધરાતલે યુદ્ધના અવસર માં યાજ્ઞવલ્કી ઋષિ કહે છે કે આથી જ મોક્ષ ધર્મ માં કહ્યું છે કે યદા પુરોહિતમ વધ્યા હા ના જ્યાં દંડધારણ રાજ મનુષ્યઘાતે મહાન વિચાર કરતવ્યો ઇ મને લેખું અહં દંડધરો રાજ પ્રજાનામે યોજિતા રક્ષિતા વૃત્તિદ સ્વેશ સેતુષું સ્થાપક ઈ પૃથુક્ પૃથુક્ ભગવાન એમ જ પૃથ્વ રાજા એ કહ્યું છે કે અહમ દંડ ધરો રાજમાં શાસન કરવા તેમની રક્ષા કરવા તેમની આજીવિકાનો પ્રબંધ કરવા અને તેમને સૌ સૌની મર્યાદામાં રાખવા માટે રાજા બનાવ્યો છે રાજા જ્યારે દંડ આપવા બેસે ત્યારે મનુષ્યને જો પ્રાણ દંડ દેવો હોય તો ખુબ જ વિચારવું મનુષ્ય દેહ નાશ એટલે સમસ્ત પુરુષાર્થો દંડ ધારો ભગવાન દંડ દેવા માટે રાજાનું નિર્માણ દંડ માટે કર્યું છે પ્રજા બધી ભગવાને પ્રજા સર્જી તો પ્રજા સરખી હાલતી નતી એટલે પછી ભગવાને દંડ સર્જન કર્યું એટલે પ્રજા કંટ્રોલ અને દંડ નું સર્જન કરીને પછી ભગવાને રાજાનું સર્જન કર્યું દંડ કોના દંડ આવી જાયણા એમ કેવાનું છે દંડો આવે તો આપણે ના હમણ માં એટલે દંડ આવી જાય તો હાથમાં તો હમીણા ન રાખો કે વિચાર કરતા હોય દંડ દેવો રાજાનો પહેલો ધર્મ છે વિચાર કરવો એનાથી પહેલો ધર્મ રાજા નો છે પ્રજા વાત્સલ્ય દંડ ન દેવાનો રાજા નો બે ધર્મો છે એ ક્રોસિંગ ધર્મ છે એક પ્રજા વાત્સલ્ય અને એક દંડ દર્પણ રાજાનું નિર્માણ દંડ દંડ માટે છે પણ એની પ્રજાવાત્સલતા એ જો ડેમેજ થઈ જાય અને નકરો દંડ વાત્સલ્યતા જ રહે તો રાજા છે રાજપદને માટે યોગ્ય દંડ માં પણ વાત્સલ્યતા હોવી જોઈએ દંડમાં પણ એનું હિત હોવું વાત્સલ્યમાં દંડ ન હોવો જોઈએ હોય કે હું વાત્સલ્ય કરું છું દંડ કરું છું દંડમાં પણ પ્રજા વત્સલ્યતા એની ઝળકવી જોઈએ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 કેટલા કામ હોય પ્રજાનું રક્ષણ કરવા છે નોકરી વિના ને બહુ ઓછા છે ભારતમાં જ્યાં હાથ નાખો ત્યાં એટલે મળી જાય એટલે બેકારી છે ધર્મ સીધા નથી એક લઈને કરવા માંડે તો બીજું હાવ ખાડે જાય બીજું કરવા માંડે તો ખાડે જાય એમનો રાજપથ છે એ રાજાનો પ્રથમ નાગરિક રાજા છે એ રાજા પ્રથમ નાગરિક રાજ્ય નો પ્રથમ નાગરિક છે ને પ્રથમ માનવ છે આગેવાન હોય તો એનો પ્રથમ માનવ છે પ્રથમ કુટુંબ નો સભ્ય પ્રથમ સભ્ય કેવાય તો પ્રથમ સભ્ય કેવો હોવો જોઈએ એ રાજા નો એટલે બીજું કઈ નઈ ખુબ જ વિચારવું મનુષ્ય દેહ નો નાશ એટલે સમસ્ત પુરુષાર્થો નો નાશ કહેવાય આથી જ મોક્ષ ધર્મમાં કહ્યું છે કે યદા પુરોહિતમ વધ્યા परियेयु शरण शिण करम पुनर्ब्रह्मन न पापम पापमिति वादिनह तदा विसर्ग महादम धातृशासनम देहांत दंड ने लायक अपराधी लोको पुरोहित ने शरणे जय बोले के हे ब्रह्मन हमें फरी वो पाप नहीं करे तो तम छोड़ी मुकवा जो आह्मा जी आज्ञा है પરીક્ષિત યશો ધારણ આવે ગુડાકેશ ના યશ ને ધારણ કરનાર અર્જુન નો યશ છે જો હું કઈ કરું તો શું થાય અર્જુન ને ટીલી લાગે ગુડાકેશા નામ યશોધરા પણ યશોધરા અર્જુન ના યશ ને ઢીલી લાગે એટલે તું મારા રાજમાં કોણ નબળા ને પીડે છે એટલે મારવા ગયો તો બોલો તો તરત જ સીધો શરણે જ આવી ગયો તમે પગ પગડ્યા મહારાજ કળયું એનો ભાગ ભેજવા ને એના કરતા મારી નહીં હોત તો હાર હતો ને હું સ્વામીજી હું પેલા એને ઘત કર્યો હતો એ પેલા નાખ્યો હતો અને ત્યારે લાગ હતો ને પરીક્ષિત ઓલો ભાઈ કળીયું કળીયું છોડી દીધો એને તરફ છોડી દીધો એનો તરફ શું કલિયુગ કેવો છે રાજા એ પૂછ્યું નતું કે તું કોણ છો અને રાજા એ હું કામ કરતો હતો એ રાજન ખબર નથી એ બધો દંપ કરતો હતો રાજા નું મોગલ ધારણ કર્યો હતો તમે કેવો કે છોકરા હું કોરો ચોરી કરે વાતો હું કરેડ વોક કોટ ખાલી કોટ કોડ માં જાય રાજા મુગટ પહેરી એટલે કળિયુગ રાજા પરીક્ષિત એવું ના કીધું કે ભાઈ તો કળિયુગ છો એટલે તને તો મારી જ નાખાય તું કળિયુગ છો કળિયુગ એટલે છેલ્લા માં છેલ્લો રાજા છે એ રાજ્ય મારવા જેવો જ ને મારવા માં હાથ આવી ગયો રંગે હાથે પકડાઈ ગયો ને કે નહી કોઈક ને સાંભળવાથી પકડાઈ ગયો હતો રાજા એને રંગે હાથે પકડ્યો તો એવો કેવો કોનો વાગ સામે રાજા નો ન્યાય તોડો કહું વાલી ઓલા જવા દીધો તો એક વાર જીવતદાન રાજા માટે આજીવિકા કોની તોડી નાખવી અને એવા બધા દંડ છે એ પ્રાણ દંડ ને તુલી બ્રાહ્મણ હોય એને તો પ્રાણદંડ દેવાય નહી રાજય તો શું કરવું પોતાને વડીલ હોય એને કઈ દંડ ન દેવાય તો અને ગુનામાં તો એવો આવ્યો હોય કે આ શાસન કરતો હોય ને વડીલો હોય તો વડીલ ગુનેગાર હોય ને શાસન કરતો હોય તો શું કરે એટલે એને બધા નહીં આ આવે આવો આવો દંડ દેવો એવું કીધું તો એ પ્રાણદંડ તૂલી ગયા વિચાર કરવાનું એજ વિચાર કરવાનો પ્રાણદંડ દીધો મારું પેક પૂરું થઈ પૂરું કરી દેવાનું વિચાર કરવાનો એમ કે પ્રાણદંડ તુલ બીજી કોઈ એનો રસ્તો ગોતું એનો કઈક રસ્તો ગોતો ઈ એમ કરે છે પ્રજા જો પરીક્ષિત એમ કીધું કે કળિયું ગયો તો હું કરું એવી ફરિયાદ એને ન કરી એને મુકટ પહેર્યો કળિયુગે પ્રવેશ પહેરો એની બુદ્ધિ બદલી પછી હારી થઈ ત્યારે મારવા સમર્થ હતો એને માર્યો નહી કળિયુગ તો વાંકમાં જ હતો રાજાની બુદ્ધિ બદલી ગઈ એમાં કળિયુગ વાંકમાં કે રાજા વાંકમાં કોણ વાંકમાં રાજા નું મુગટ છે છત્ર રાજા નું અસાધારણ છે તેનો મુગટ તો પહેરવો ભાઈ તમે એવું કે છત્રિહ વિના કોણ પહેરાવું બીજા ઘણા પરીક્ષિત ઓલામાં તો ઘણા હતા સાવધાન ન રહ રહ્યો એ પરિક્તિત નો ગુનો હતો કળિયુગ નો ગુનો નહી કળિયુગ નો થોડો હતો કળિયુગે તો કીધું તમે મને જ્યાં ઠેકાણ મારે એકાદ જગ્યા હારી દો તો હું રહી બસ તમારી પ્રશંસા કરે દેહાંત દંડને ને લઈને લાયક અપરાધી લોકો પુરોહિત શરણે જઈને એમ બોલે કે હે બ્રહ્મન હવે કરીએ તો દંડ વત્સલ કેવાય રાજા દંડ ધરતો છે પણ દંડ વત્સલ ન થાય દંડ ધરતો રહેવું જોઈએ ને એમ દંડો તો એનો ઉગામ હોય ને પણ દંડ વત્સલ નો થાય પ્રજા પ્રજાને ધારણ કરનારો પણ ખાલી પ્રજા ને ધારણ કરનારો નહી પ્રજા વત્સલ થાય અને દંડ ધારણ કરનારો દંડ ધારણ ઉપયોગ પ્રજા વાત્સલ્ય માં છે ઋષિ કહે છે કે તવાહમ વાદિનમ ક્લિબમ નિર્તિસંગતમ નહન્યાત વિનિવ પ્રેક્ષણાકાદિક યુદ્ધ ભૂમિ પર હું આપનો છું એમ બોલનારને નપુક શત્રુ હોય તો પણ તેને મારવા નહીં અહી શ્લોકમાં રથ ભાંગી ગયો તો અર્જુન ઉભો રહી ગયો ઉભો રહી ગયો અર્જુન ને ખબર હતી કે નઈ કે કરણે પ્રતિજ્ઞા લીધી છે કે મારે અર્જુન કાંઈ હું એ નહીં કાંઈ એ નહી એમ આ પૃથ્વી ઉપર બે નહી હોય મહાભારત પછી બે માંથી એક એશિયા મહાભારત થઈ જાય એને શ્રી કૃષ્ણ ભગવાનને હોતે કહી દીધું અને કોંતિજી ને હોતે કહી દીધું અને અર્જુન ને હોતે ખબર હતી અને આ એનો છેલ્લો જ અવસર હતો બીજું શું હતું એને પછી તો અર્જુન ઉભો રહી ગયો અર્જુન તો રાજા નતો રાજા તો રાજા તો યરતો અર્જુન તો ક્ષત્રિય હતો રાજા માં ક્ષત્રિય પણ હોવું જોઈએ ક્ષત્રિ ક્ષત્રિય રક્ષણ કરે એટલે એવું આ બધા એના છે એને કેવું થવું મારી નાખવા માટે એના દીકરા અભિમન્યુ નહી મારી નાખ્યો પરીક્ષિતને નો માર્યો પરીક્ષિત કળયુગ અને અર્જુન ને કરણ ને નો માર્યો એમાં બે માં ફેર હતો બે અટક્યા હતા કે ભાઈ મારવું નઈ એમ એવું કઈ વાંધો નહીં અર્જુન ને તો નહોતો મારવો પણ શ્રી કૃષ્ણ ભગવાન એને મરાય અને તો અયોગ્ય જ હતો કળિયુગ ના ધર્મ છે એ ભગવાને એને આપ્યા કરણ ને એના ધર્મ આપ્યા શ્રી કૃષ્ણ ભગવાને કળિયુગ ને હું કરવું એ તો ભગવાને ફિક્સ કરી દીધું કરણ ને એવું નથી કહી દીધું તારે છૂટી છે તું તારે તું અભિમન્યુન ગમે એમ મારી હકે અને અર્જુન તને ન મારી હકે એવું નથી કીધું એટલે ભગવાને એને નિર્ણય દીધો જજમેન્ટ દઈ દીધું તો અર્જુન તો પાસે જીતું પછી ભગવાન અર્જુન નું જજમેન્ટ બહુ એકદમ ન્યાયી હતું શત્રુ છે એને મારી નાખવા માટે મને પ્રતિજ્ઞા લીધી છે મારાથી બળ્યો છે અટાણે જ લાગ છે અભિમન્યુ મારી નાખ્યો છે આ બધું અર્જુન જાણતો હતો તોય પાસે યુદ્ધ ભૂમિ પર હું આપનો છું એમ બોલનાર ને નપુંસક ને હથિયાર વિના લડતો હોય એનો એટલો છે કે રાજા છે એના બે ધર્મો છે દંડ ધર્મ પોતાને રક્ષણ માટે કઈ દંડ ધારણ નથી કર્યો એમ પ્રજાની રક્ષા કરવા માટે દંડ ધારણ કર્યો છે એટલે દુષ્ટ માણસો ને દમન કરવા માટે દંડ ધારણ કરે એ દુષ્ટમાં પાછી હોય કોણ એની પ્રજા ને પ્રજા જ હોય દુષ્ટમાં બીજા કોણ આવી જવાના પ્રજા જયારે દંડ દંડ દેવા બે ત્યારે બે વિચાર કરવાના મા છે એ છોકરાની પાસે કે છોકરાની ઉપર ક્રૂર થાય તો કેવા થાય કે છોકરો જ્યાં હું સમજે નહી ત્યાં હું જો સમજે તો પાછા શિક્ષા છે એ વાત્સલ્ય માંથી ઉભી થયેલી હોય દંડ દેવો પેલો ધર્મ હે દુષ્ટેવો દુષ્ટને દંડ એ પેલો છે પૂજા પ્રજા વત્સલ પેલા આવે કે દુષ્ટને દંડ દેવો દુષ્ટ દંડ દેવો એ પ્રજા વત્સલ માટે પ્રજા વાત્સલ્ય છે એ ડેમેજ ન થઈ જાય દંડ કઈ પોતાની રક્ષા માટે ધારણ કર્યો દિલીપ મહારાજા એલા હતા એના હાથમાં કઈ બઉ ઓલું હતું નહિ બીજું કઈ છત્ર આ તે કઈ નતું તો પણ બધા માણસો એમ જોઈ ને એમ કેતા કે પોતે એક કામ કરી દેતો હતો અને માન પાછું સેના દેતો હતો એટલે દંડ ધારણ કરવાથી પોતાની રક્ષા માટે નથી એને હથિયાર ધારણ છે દંડ એટલે હથિયાર એ કોઈ પણ ભક્તોની રક્ષા માટે એની એટલી બધી ભક્ત વાત્સલ્ય છે એટલે એને દંડ ધારણ કરવા પડે ગમે ક્યાંય થી આવી જાય એકલો ઘા કર્યો ત્યારે બીજો કોઈક પીડાતો હોય તો બીજું બોલું ક્યારે પાછું હથિયાર આવે ચક્કર તો પાછું યુદ્ધ ભૂમિ પર હું આપનો છું એમ બોલનાર ને હથિયાર વિના અન્ય ની સાથે લડતો હોય તેને યુદ્ધ કરીને બેસી ગયો હોય તેને અને યુદ્ધ જે જોવા આવ્યો હોય તે ઉપર કયા શત્રુ હોય તો પણ તેને મારવા નહીં હલ્લામૃત માં બહુ સરસ આવે છે બધા રંગોત્સવ કર્યો ને બે પક્ષ પડ્યા પછી મહારાજ રંગોત્સવ રમવા મળ્યા તો મહારાજ હારી જાય એટલે વિહારીલાલજી મહારાજ બઉ સરસ લખ્યું છે કે રાવણ ને કંસ ને મોર ને એની ભગવાન લડતા લડતા ક્યારે હે ભગવાન કંસ ને એક મુઠ્ઠી મારી તો કંચના હાડકા તોડી નાખે એવી તો ભગવાનના ઓલે બાહુબળમાં તાકાત છે ઓલા બધા ઓલા માં વાંચ્યું છે કે નહીં માઘમાં તોડી નાખ્યું છે એટલે બધા દેવતાઓ એનાથી દરતા હતા એમ ભગવાન હામી જાતે જય અને ખાલી આમ મુઠ્ઠીનો મુઠ્ઠી મારી તો કંઈ પડી ગયો અને બિચારો હાડફેલ થઈ ગયું તો મામી રડતા રડતા આવ્યા એટલે ભગવાને કીધું ભગવાન શોક મેં કર્યો કે અરે મામા મરી ગયા મેં તો જરા કામ કર્યું તો એ કોણ જાણ હું થવાનું ખાલી અને ભાંગું કાગળ એવું થઈ ગયું કેમ મેં કાંઈ કર્યું નથી ભગવાન એવા મળ્યા હતા કે એક મુઠ્ઠી મારે તો ગમે નાખે પણ એ પાછા ભક્ત વાત્સલ્ય પણ એટલા બધા તાકાતવાન છે તો આને જીતી ન જાય ભક્ત વત્સલ છે બળવાન છે તાકાત બળવાન નથી એમ ત્યાં રાજાની તાકાત અજમાવાની નથી ભક્ત વાત્સલ્ય પણ રાજા એ ઉપર ભક્તવત્ આદિ શબ્દ છે તે એમ સૂચવે છે કે જેની પાસે ઘોડો ન હોય રથ હોય પણ તેનો સારથી ના હોય હાથ જોડી રહ્યો હોય માથાના વાળ વિખાઈ ગયા હોય પીઠ દેખાડીને ભાગતો હોય ઝાડ ઉપર ચડી ગયો હોય નીચે બેસી ન હોય સુત સારથી ના સહાયક સુધી રાજા આ બધા ને રાજા મારે નહિ રાજા મારવો નહીં પકડી લેવો નાખી દેવા રાજ લઈ લે એટલે મરી ગયો કેવાય પણ જીવતદાન ઓલું ન કરવું એમ જીવનું એ પ્રાણઘાતું માથાના વાળ વિખાઈ ગયા હોય એટલે બિચારો ઓલો બે થઈ ગયો હોય ઓલું થઈ ગયું એવું જાય आ बद्यों शिंग ग्रिवेदांत को युद्ध करव उपाय विदुजीए कहूष्ण भगवानी दृष्टि બધાએ સમજાવી તો લીધો તો કોંતિ સમજાવ્યો એવો ટાર્ગેટ હતો વિદુરજી એ કહ્યું છે કે એકમ હન્યાદ નવા મુકતો કદાચ ન પણ મારે પણ બુદ્ધિમાન મનુષ્ય લડાવેલી બુદ્ધિ રાજા એ સહિત આખા રાષ્ટ્ર વિનાશ કરી શકે છે બુદ્ધિપૂર્વક કામ જા અતિ ઉદ્ધત હોય તો એ કેમ કંટ્રોલમાં આવે પેલો ઉપાય કરો રાજા એટલા માટે જ મનુ મનુએ અપરાધીને માટે પ્રથમ ધીકારવાનું કહ્યું પછી વાગદંડ ઠપકો વગેરે પછી ધન દંડ અને છેવટે પ્રાણદંડ આપવાનું કહ્યું છે ધર્મની સ્થાપના માટે દુષ્ટોનું દમન કરવું તે તો યોગ્ય જ છે છાંદોગ્ય ઉપનિષદમાં અશ્વપતિ રાજાનું વાક્ય છે મારા દેશમાં રાજ્યમાં કોઈ ચોર નથી કદર્ય નથી દારૂ પિનારો નથી અગ્નિહોત્ર ન કરે તેવો કોઈ નથી કોઈ મારા રાજમાં કોઈ પૂજા કરે એવો નહીં દારૂ પીવે કરવા એવો નથી એમનું અશ્વતી કીધું નથી ઈ એવો હતો એટલે પ્રજા છે એ તો રાજા નું પ્રતિક છે પ્રજા જે હોય ને આગળ ભારતની પ્રજા આવી છે રાજા હોય એવી પ્રજા હોય એવું ઈચ્છે કે મારી પ્રજા હારી થાય ને હું આવો નહી શક્ય નો બને પ્રજાને હારી કરવી હોય તો રાજા એ સુધરવું જોઈએ પોતે આગેવાને સુધરવું જોઈએ પેલા આગેવાન સુધર્યા નહી આમાં આવા છે બધા આ તમને બધાને જોડીએ છીએ વાક તો બધા અમારો કહેવાય કે આપણે હોય એવા બધા હોય ને કે બીજું ક્યાંથી હોય જાય એ ક્યાંથી નવા ક્યાંથી આવી જાય એટલે આગેવાન નો વાક પછી આ તો ઓલી હું લોકમાં એ હલકું પાત્ર હોય એટલે એની ઉપર ખીજાવાય કે પોતાની પોતાની ઉપર થોડો ખીજાવે હું આવો છો મારા બે ફાટા મને માટે દુષ્ટોનું દમન કરવું તે તો યોગ્ય જ છે ચાંદોગીય ઉપનિષદ માં અશ્વપતિ રાજા નું વાક્ય છે મારા દેશમાં રાજ્યમાં કોઈ ચોર નથી કદરીય નથી દારૂ પીનારો નથી અગ્નિત્ર ન કરે તેવો કોઈ નથી કોઈ આપણે એમ લેવાનું કે પૂજા ન કરે એવો કોઈ નથી દારૂ તો ત્યારે અતિ પેટું પોતાનું વિચારું દારૂ પીનારો નથી અગ્નિહોત્ર ન કરે તેવો કોઈ નથી એટલે પૂજા ન કરે એવો કોઈ નથી રાજવાન બધ મૈસૂર યુનિવર્સિટી ના જ બધા બધા મૈસૂર યુનિવર્સિટી ભગત ને હોતું કરી દીધા તા રાષ્ટ્રપતિ જેટલા જેટલા ભગત હતા બારમું નું કઈ નઈ પણ મૈસો યુનિવર્સિટીમાં બધા બારમાં કઈ વાંધો નહીં હેલી પરીક્ષા હે આના કરતા કઈ ક્યુ આ સામેન્ટ અને પોલીટિકલ સાયન્સ તમે હ્યુમન રાઈટ હે એમાં કઈ થોડું થોડું આવે હરખું કોટેશન વાગ્ય મને કઈ જવાનું કે હ્યુમન રાઈટમાં આવું હોય હ્યુમન રાઈટ તો હોય ગમે કે ન તમને તમારે રાઈટ નું કઈ એમાં આવે તમારે રાઈટ નું મૈસૂર મૈસૂર યુનિવર્સિટી વાળા એ કર્યું છે અશ્વપતિ આ જ હશે એટલે થોડું ઘણું આવું નહીં તો આવું હોવું જાય નઈ બીજા કોઈ ને मारा देश में मा कोई चोर नहीं कदरिय दारू पीना अग्निहोत्र न करे तेवो कोई नहीं कोई अविद्वान नहीं कोई स्वैरी चरित्र भ्रष्ट पुरुष स्वैरिणी शीलभ्रष्ट स्त्री तो शील हो क्या कामंदकीय नीतिशास्त्र में कहूँ के अति भ्राता सुतोर घ्योवा श्वशूरो मातू ના દ રાજા પાસેથી કોઈ છૂટી શકે નહીં કોઈ અદંડ્ય નથી સિવાય કે આપણી પાસે બહુ કથા સાંભળતો હોય તો એનો એનો દંડ ક્યાં જ થાય તમારો સ્વામી ભાવ વાતો કયો અને આમ બેસી જાય તો પછી એનો દંડ કરાય એ બાકી ને બધાને એવું કીધું આમાં ભૂલી ક્યાં લાગે છે પોતાના ધર્મ થી ખસી ગયેલો કોઈ પણ અપરાધી હોય જેમ કે ભાઈ દીકરો કોઈ પૂજનીય સસરો કે માતા અને ઔષધમ હોડી કાપી નાખીએ પણ હું એમાં કીધું પોતાની હોતે કાપી નાખી પોતાની આંગળી હોતે કાપી નાખી એટલે પોતાના માણસોને હોતે દંડ દેવાના ખાલી ઓલા જ હોય તો બીજા દંડ દીધા જેવા હોય તમારી પાસે કથા સાંભળતો હોય તો તમે દંડ દો એ પછી આમ એક્સ્ટ્રા ટાઈમમાં સાંભળતો હોય તો આ લીગલી સાંભળે એમાં તો કંઈ બહુ રાહ ન આવે લીગલી સાંભળે એમાં તમને થોડો રાહ આવે તમે સામી સામી મને એક્સ્ટ્રા સત્સંગ કરાવો અને જો વાતો તમે દંડ ના પાડી ગયા છે ક્યારેક દંડ નો નિષેધ પણ કયો છે શ્રીમદ્ ભાગવત શ્રીમદ ભાગવત માં કહ્યું છે કે તસ્મિન દધે દમમહમ મુપો ઇતર ભગવાન રાજા હે મને પણ બઉ ખ્યાલ નથી આવતો જોવું પડે ભાગવત ચોથા અધ્યાય માં તો આવે પુરુષ થઈ શકે એના પત્ની ને શાંતવના આપે છે હું વીર છું એવું હે વીર પત્ની જો કોઈ બીજાએ તારો અપરાધ કર્યો હોય તો તું કહે જો તે અપરાધી જો તે અપરાધી બ્રાહ્મણ ન હોય તો તેને હું હમણાં જ દંડ દઈ શકું છું મને તો ભગવાનના ભક્ત સિવાય ત્રિલોકીમાં કે બહાર કોઈ એવો નથી દેખાતો કે જે તારો અપરાધ કરીને નિર્ભય રહે કે સુખેથી રહી શકે સેગા સ્ખલિતા દેશ સપ્ત દ્વીપે દંડ ધ્રુત અન્યત્ર બ્રાહ્મણ કુલાત અન્યત્રાચ્યુત ગોત્ર બ્રાહ્મણ અને ભગવાનના ભક્ત વૈષ્ણવને છોડીને એમનું સાતે દ્વીપોના બધા જ મનુષ્યો ઉપર અખંડ અને અબાધિત શાસન હતું માતું તેજ પ્રભવેત મહદિવીર તિક્ષયા તપસા વિદ્યયા છે દેદીપ્યમાનો જિત દેવતાના કુલે સ્વયં રાજકુલાજાના સહનશીલતા જ્ઞાન અને તપસ્યા આવા સર્વોત્તમ ગુણો ને લીધે વૈષ્ણવો અને બ્રાહ્મણો નો વંશ સ્વાભાવિક રીતે ઉજ્જવળ હોય છે તેમના ઉપર રાજ્ય શાસન ના તે લીધે પોતાનો પ્રભાવ ન દેખાડવો જોઈએ એવો શાસ્ત્ર નો કે સત્તા છે એનો ઉપયોગ આટલા ઉપર ન કરવો કોઈ ભગવાન ભક્ત હોય બ્રાહ્મણ એની ઉપર સત્તા નો પ્રયોગ ન કરવો સહનશીલતા જ્ઞાન અને તપસ્યા આવા સર્વોત્તમ ગુણો ને લીધે વૈષ્ણવો અને બ્રાહ્મણોનો વંશ સ્વાભાવિક રીતે જ ઉજ્જવળ હોય છે તેમના ઉપર રાજ્ય શાસનના તેજ ધન અને ઐશ્વર્ય લીધે પોતાનો પ્રભાવ ન દેખાડવો જોઈએ આ પ્રમાણે જ ધર્મનિષ્ઠ રાજાના પ્રતાપના બળે કળિયુગનું બળ પણ પાછું પડી જાય છે મહાભારતમાં કહ્યું છે કે કાલસ્ય કારણમ રાજા કાલોવા રાજકારણમ ઈતિ તે સંશયો મહભૂત રાજા કાલસ્ય કારણ તમારા મનમાં એવો સંશય ન થવો જોઈએ કે કાળનું કારણ રાજા છે કે રાજા નું કારણ કાળ છે તે અંગે તો સ્પષ્ટ છે કે રાજા કાળનું કારણ છે રાજા કાળનું કારણ એટલે શું રાજા કાળનું કારણ સતયુગ દ્વાપર ત્રેતા અને કળયુગ એમ રાજા હોય તો બધે કળિયુગ ફેલા આખી પૃથ્વી ઉપર જ્યાં સુધી એનું શાસન હોય કાળનું કારણ એટલે કાળ એટલે સતયુગ દ્વાપર ત્રેતા એવો રાજા જો સત બરોબર હોય સારો તો સતયુગ ફેલાય કળયુગમાં હોતે સતયુગ એનું શાસન જ્યાં સુધી હાલતું હોય ત્યાં સુધી સતયુગ રાજા કાળસ્ય કારણ એટલે સતયુગાદી કાળસ્ય